લાગે ખરું અંધારું આખો દાદા આત્મા અનુભવ માં જ રોતો દા આપે કીધું છે ને કે ઉપયોગ પૂર્વક કરવું એટલે શું જાગૃતિ આપણી હાજરીમાં તરુલતા બોલે આપણને એમ લાગે સરસ બોલે ઉપયોગ પુરવા જાગોતિને નાતા જાશાય બદું એકચ કયવાય? કયગથેવય ને ને ને ને ને ને ને ને ને ને ને ને ન પડી હું આ બધા જ ના બોલાય બહુ દા આ રડી પડાય એ કપટ ને વરાપર નું આવો આવો જે આંખ માંથી આંખું આવી જાય જે કયા કપટ દાદા પાસે આસુ આવે ને દર્શન કરતા ગીતા લખાવી છે વાંચતા વાંચતા રડું આવે તો આપડે નાના વર્ગ માં બધા બેઠા હોઈએ घना आपक पुत्र होने कोई नवा तरत उठी जगह अपी दी दादा बोले थे पेला तो तेना दादा जाने के आपक पुत्र सुधारो दादा नज्ञान के ध्यान रखिये अपने अंदर अंदर अपने विचारों ने अपले करने आपकु ने तोज जाने पर त्राहित मनसबर कहीं नही पड़वी जो बर ज्ञान नो फो कर से। दो દાદા મે કીધું છોકરાઓને કે જરાંગી ઘી કાઢતા શીખો વાકી આંગળીએ ઘી કાઢતા શીખો અને મીઠા બનતા શીખો આપણે કોઈના ઘરે રહીએ તો એવી મીઠા સ્થિર રહો કે બધા ખુશ રહે આપણા પર જરા વાણિયા બુદ્ધિ વાપરો એ તો ડફોડ હું તો કહી લેમ કહું કે ડફોડ રહેવા નતું એટલે મેં કીધું જરા એવું કરો કે જેથી બધું દીપે આમ આપતો પુત્ર બધા કોઈના ઘરે જઈએ કોઈ બે કામ પકડી લઈએ હોશને સારું લાગે એવું કહીએ જરા પેલો કહે ને મસ્કા મારીને રહેતા શીખો એવું મેં કીધું જરા અમેરિકા વાળા કરવા માંડી છે પોતાના વિચારે જ નહીં પછી દાદા માર તો મગર થશે મારું માનું ખરું શુદ્ધ કરો કાપવા માટે તેમ થોડું જો પુષઅપ કરવામાં આવે તો જરા વેલા થાય તો જગત નિર્દય નો પ્રકાશ વહેલો ફેલાવા માંડે બઉ મારું કામ જ જુલુસ આપતો પુત જોશી નો જુલુસ જોશી નો જુલુસ તમારી કદર કરશે એ વિચાર ને એ ના આપે તો છ હજાર રૂપિયા આપી દીધા દાદાનું જ્ઞાન અવરાતું હોય કેમ માણસ બીજો ખસેડે પુષ્પળી દાદા અમે તો તમારા મહાત્મા શક્તિ માર્ગ કરીએ તો એ અવગુણ જતો રે દુ તમે સંતરવું તસ્કરવું કીધું તું પેલું ચોરીનું ચોરી આપણે ચોરી કરી હોય તો એ હું તો તમારી આજ્ઞા થી તમારી શક્તિ છોડી દઉં પણ છતાં બીજા લોકો એ કરે છે એવો અભિપ્રાય ને દ્રષ્ટિ કેમ હજીરે લોકોને ચોર જોવાની ના તમારું જાતું જુઓ હલી જાય બધું એવું થાય છે એટલે જાગૃતિ ને એક જ જગ્યા એ કેન્દ્રિત કરવી તેનું નામ જ ઉપયોગ એમ કહી શકાય ઉપયોગ કરે ના ચૂકી આપડે ચા બી એ બીજું ભજીયા ખાતે ઉપયોગ ચૂક્યા એ નહી ચૂક્યા ઉપયોગ ક્યાં છે અને ક્રિયા ક્યાં છે જુદી વસ્તુ ઘણી વખતે દાદાજી એવું થાય ને કે સંભાળે નિકાલ કરવાના બાને ઉપયોગ વેડફાઈ જાય છે સંભાવે ફાઇલ ના નિકાલ કરવાના બહાના હેઠળ દુરુપયોગ થાય છે ચાલો હવે તરત ઉભા થઈ નીચે જતા રે ચલો નિકાલ કરીએ કે જરૂર ના હોય વસ્તુ ની ચલો નિકાલ કરીએ કે આપડું જ્ઞાન કોઈ જગ્યાએ નથી જાણતા જોવાનું છું વર્તન નહી કઈ બાજુ જઈ રહ્યું છે જોવાનું બરાબર હું તમને તમને ખોટું થઈ રહ્યું આપડું જેની આ ભાવના છે દુનિયાની ચિસ્તો આવશ્યક બધી સારી મળે મળે મળે બીજા કરતા સારી મળે નોકરીઓ કરી રોજ સાહેબના જાય નાનતા કામ કરશે બધા અને પામ નું ફર છે તો આમ બંદિર દેવાનું કુમારપાલ દેસાઈ તારીખ અઠ્યાવીસ અગિયાર પંચ્યાસી સવારે અનિલાબે ત્યાં અમદાવાદ મારે ના પૂછવું જોઈએ બાદ કરાયેલો પૂછવું ગુનો છે માણસ ને પૂછવું નહિ એ મોટા મોટો ગુનો છે અને મહાવીર અને ગૌતમ પ્રશ્નોત્તરી રૂપે જલામ છે ચોપડી લખી રાી ને જો વાણી પરથી મેધા નીકળે વાણી પરથી મેઘા નીકળે ગપા પ્રશ્નો હોય આપડા પ્રવચન ક્યાં હોય કે જ્યાં કરતા પદ કરતા ભક્તા નું પદ નું સ્થાપન ના સમજાતું હોય ત્યાં પ્રવૃત્તિ હોય હા તો કરતા ખૂબતા હું કરું છું મારો આ પ્રૂફ નહી ચાલતી હું તો માનું છું બધું જેટલું જેટલું આ સિદ્ધાંત છે ખબર ના એ બધા મારી પાસે લે માલવા માલવા ના હોય તેમ પહેલા આપ આપના અગાઉના જન્મ વિશે કંઈ કહી શકો આપ આપના અગાઉના જન્મ વિશે કંઈ કહી શકો તમારો પૂર્વ જન્મ મારે એ તો હદર મારી પાસે નથી એ જાદુગરી તો હદર મારી પાસે નથી કેનો તો ન બહુ આવું કરી શકો તો બરાબર એનો કંઈ અછો એ જાદુ કે જાદર મારી પાસે નથી મારી પાસે તો કરેક્ટ જાદર છે કે જો કરેક્ટ પણ આપ માનો છો ખરા પુન માન્યવલંબન આપે છે પુરાવાપરે મુસ્લિમો ના થાય એટલે વૈજ્ઞાનિક હોવું છે એ આપણે કઈ રીતે વૈજ્ઞાનિક આપ્યું જે પછી કહીનો તો અમે બે વાર એટલે બીજી બીજી ઉક્તન કરી કલા દે ને હવે આપણે હિમતราช ચંદ્ર વિશે તો વાંચ્યું ઘણો અભ્યાસ કર્યો ને આપ હિમતราช ચંદ્ર વિશેનો આપનો ખૂબ અભ્યાસ હશે ને એક રવિ મર્ગના ખાની ગઈ છે તો એક બારગના ખાની ગઈ છે ધ્યાન ની પદ્ધતિ માટે ઘણા લોકો સજેશન કરે છે જેનાથી તમને શાંતિ સુખ મળે ધ્યાન કરવાનું શીખવાડે બિઝનેસ નવી શોધખોલ કરેલી કે આવું બિઝનેસ કરો એનાથી પ્રગતિ નહીં અદોગતિ પ્રગતિ નહીં ગરમ કકડાટ એનો ઘરમાં કકડાટ જાય એ ધર્મ ગરમ કકડાટ કોઈ ધ્યાન કરતો કકડાટ હતો ભગવાને ચાર પ્રકાર ધ્યાન ધર્મ રાખે એવી ક્ષમતા રાખે એમ નવધર્મ ધ્યાન શું એ ધ્યાન કરવાનું આપણે સામાન્ય માણસ એક જ ધર્મ હોય તો એક જ દેવને પૂજે આપે બધા દેવો નો સાજો છે એટલે એમાં આપડે કૃષ્ણ ની વાત કરી છે શિવ વાત કરી છે હરિહ વાત કરી છે કે આપે ત્રિમંત્ર છે આપણો ત્રિમંત્ર છે ને એટલે એમાં એક જ દેવ લોકો માન્યતા એ છે કે એક જ દેવ ને પૂજવા નહીં તો આપે જયારે બધા નો કર્યો છે નથી રહ્યો ધર્મ એ ત્યાગથી ઉપરની દશા છે શું છે ત્યાગ તો બધા ધર્મ શીખવાડે છે સંયમ ધર્મ છે કોઈ પણ આચાર્ય એમ કે હું સંયમી છું તો પુરવાર કરી આપું તું સંયમી નથી કરી આપું એટલે જાણ સંયમ નથી મારે કોઈ જીતવું નથી હું તો એને મળે સંયમી નથીયમ અને ત્યાગમાં શું છે મંદ કરવા મારાચાર્ય રૂબરૂ કરવું તાર તમે શું કરો છો ઉપદેશ આપીયે છે અને એ કરીએ ઉપદેશ આપો તારી જોખમદારી પર આપજો કસાય નવા નહીં સારી નરકે જવા માટે તૈયારી હોય તો આપજો તો આમાં બેસી રહું તમારે સાધ્યા એ કરવું બધા હું સાધ્યાય કરું તમે પાટી સાંભળો શું કરું ઉપદેશ તમારામાં સંયમ નથી તમે કોને ઉપદેશ આપો અત્યારે ઉતરતું જાય છે જીવન ધોરણ એટલે જીવન ના મૂલ્યો અત્યારે ઘટતા જાય છે સારું થતું જાય છે બધું સડી ગયેલું હતું તંત્ર આખું ધર્મ સડી જ ગયો દુઃખ પછી પડે નહીં તો બધા પચાસ હાથ બાર હજાર બાર ગયેલું છે એક પણ તને ચિંતા થાય કઈ પણ દુઃખ થાય માર બા દુખ જ ના હોવું પટેલ છે શું માણસો બે માણસ અને વર્લ્ડ માં ચિંતા કોઈ ની ગયેલી નહીં દસ દસ લાખ હશે તીર્થન કરો સિવાય ચિંતા ગયેલી નહીં મહાપુરુષો માટે માતાઓ માટે એમ કે પોતે ના લઈ શક્યાબ લોકો મારી નાખ્યા છે જીવવા જ નહીં મોટું દુખ લેવા મારે કેવું પડે આ વર્લ્ડ માં કોઈ સંદાજરાવતો નથી દુઃખ લેવાનું છે માણસ ચમત્કાર કરી શકે જ નઈ ચમત્કાર અમારા હાથ હજાર માણસ એ મારું યતનામ કર જે લોકો દાદા ચમત્કાર કરે છે આમ આકાશ માંથી કોઈ વસ્તુ કાઢે છે નથી આટાબાગેલી અમુકિનારો આપડે બોલ્યા ખોટા માર્ગ વાળું એટલું સમજતો જાય આપડે આ કિનારે ગુજરાતી ભાષા સમજાવું આવડું લાકડું હોય આટલું જ આવડું હોય આટલે સુધી બળેલું હોય અને આટલું સુધી સાદું હોય એ લાકડા ને આપડે છે પેલા લાકડાવાનસાધુ ખોટા ઇરાદો ખરાબ નથી માવીને આગડા પાવી છે એરાદો સાચો છે બધું સાચું છે ને એ જે માણી બેઠા છે એ અમારી પાસે કઈક છે અમે બાર પાડી તારે જ્ઞાન આવે પણ અંધેરી અમે પાટ ઉપર લઈએ છીએ આપું છે ના જીર નું જ્ઞાન છે ભગવાન મહાવીર નું જ્ઞાન આપ સમજી લો છે આકતા વલના કલ્યાણ માટે ઉભું થયેલું નિમિત્ત છે શું બીજા લોકો બધા વેસ સાધુ બને એટલે આપે તો એનો એજ વેસ્ટ ચાલુ રાખ્યો છે મારો માલ એટલો થાય બોડ ની જરૂરત ત્યાગ નું કોઈ મહત્વ નથી ત્યાગ જેટલું કરે એટલો બોલે ઓછું શું એટલો બોજક્તિ હોય તો કરો તેથી ગ્રહસ્થ વાંધો નથી આવે હું સત્યાવીસ વર્ષથી આ દેહ માં રહેતો નથી મનમાં નહી થયું એટલે બધું હતું આમ તે કઈ દસેક હજાર માણસ એવો કરેલો એવો હતો દસ હજાર માણસ ની માણસ નો તમે રૂપાળા દેખાય ને પરોપકારી માણસ હોય રૂપાળો જ દેખાય અવગુણ ને ઉઘાડ ના કરે લોકો મને ખબર પડે ને એક જ્ઞાન થયું એક આવ્યું ને અલゼ ભાસે છે ને એ વખતે ધારશી આપને શું અનુભવ થયો એ વખતે આપને શું અનુભવ થયો કે આ જગત માં જગત સૂતે કેવ રીતે બન્યું કેવ રીતે ચલાવતે કર્મ સુતે કરુણા ઉદય સુતે કેરી ચાલે છે કરુણા ઉદય થી પલાપ છે આ જગત કેવી રીતે બધું આ બધું યારો આવી ગયું સાપનો છોખ એક અલગ માં આવી બધી મને પછી પછી શું થયું પછી કેવું લાગ્યું આપને સામાન્ય રીતે લોકો આવી શક્યા રીતે લોકો ઓળખી નથી શકતા ને આપડે આટલા બધા જણ ઓળખ્યા એ કેમ નું બન્યું આટલા બધા લોકો તમને ઓળખી શક્યા હું માગું જરૂર પડે આપે અમેરિકા ગયા મેં ત્યાં એવું સાંભળ્યું કે ઘણા લોકોને રેશન માંથી આદતો માંથી મુક્ત કર્યા રીતે થાય દાદા આપડે અમેરિકા ગયા હતા હું ત્યાં હતો ત્યારે મેં આપના વિશે ત્યાં સાંભળેલું કે આપ ઘણા જણા ને મુક્ત કરો છો નીટ બંધ કરાવો છો તો કે એ આપ કઈ રીતે કરાવો છો શું વર્લ્ડ માં ક્યારે પણ આવું ચારિત્ર બળ ઉત્પન્ન શું કહીને એમને મીટ માંથી છોડાયા બોલવાનું શબ્દ બોલવાની કિંમત નથી કેટલા કલાક મને યાદ રેન્ડ કે વાત છે શું છે શરૂઆત માં આપને અંબાલાલ પટેલ અને મહિના આત્મા એની વચ્ચે કઈ સંઘર્ષ થયેલો જ્ઞાન થયા પછી એમ પટેલ અને અંદર ચૈતન્ય જ્ઞાન જેવું પુસ્તક વાંચ્યા બધા વેદાંત વાંચ્યું ગીતા વાંચી બીજા વાંચ્યા તીર્થંકર પુસ્તક વાંચ્યા તીર્થંકર પુસ્તક વાંચ્યા મનમાં ઠર્યું આ લોકોનું કેવું સારું છે પછી શ્રીમદ રાત્ર્યું એટલે મને લાગ્યું સ્વીકાર કર્યો કે આ લોકો કે છે એવું આપણે અનગુળ નો ત્યાગ રાખો પછી ગરમ પાણી પીવાનું લખે રાત્રિ ભોજન નહી કરે ત્રણ નિયમો આપને તીર્થંકર ની કઈ વાણી વાંચીને ગમી એક જ શબ્દ માં શબ્દ હોય પ્રશ્નો મારા જ શબ્દ ઉપદેશ ના હોય મારા શબ્દો ઉપદેશ કોઈને ઉદ્દેશ આપ્યો જ નથી મેં અરે